ભગવાન ના સિમ જય જય કાર દાદા ભગવાન નાસીમ જય જય કાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવા અસીમ જય જય કાર હો દા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવાન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 દા ભગવાન ના અસીમ જય જય કાર દગવાન નાસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન નાસીમ જય જયકાર હો ભૂખ વહેલી ના લગાડશે પણ આની ભૂખ કાયમ નહીં રહેવું રાખવાનું સત્સંગ ની મટી મટી જાય નહીં કરવાનું શરીરની ભૂખ તો આવે તો એ કંઈ થઈ જશે અમે સવારે જોયું ત્યાં દાદા ભગવાનની સમાધિ ક્ષેત્રે જે રીતે સરસ સત્સંગ ચાલતો અમે ત્યાં વિધિ કરવા આવ્યા બહુ સુંદર અમારા સાહેબ મોટા મહેશાનંદ સ્વામીજી સમજાવતા હતા ભાદરનવાલા હં ભાદરનવાલે બહુ ગમ્યું અમને સારું હતું આ સત્સંગ શાને માટે છે આપણે બધા માટે આ સત્સંગ આપણે મહાત્માઓ તરીકે અગર તો આત્મજ્ઞાન પામેલા આવ્યા બધા બીજે જ કોઈ પણ હોય એ ભગા થઈએ છીએ એને સત્સંગ નથી કહેવાતું પરંતુ આપણે આપણા સ્વાર્થ માટે આપણે ભેગા ભેગા થઈએ બધા અને એકબીજા માટે એકબીજાને સમજી લઈએ દરેકને કંઈને કંઈ અનુભવ થયા વગર રહે જ નહીં બધાને થાય એ અનુભવ આપણે સમજીએ બધાને એકબીજાને તો એની વિશાળતા એ કરીને બધાને દરેકને લાભ થાય દરેકને જેને સમજણની જરૂર હોય જ્યાં સમજવાની બહુ ઈચ્છા હોય ઘણું હોય પૂછવાનું હોય બુદ્ધ બને આપતા પુત્રો એની સમજ આપે બધી આજે જેને અનુભવ થાય તે બધા કહે આ સત્સંગખરો આ છે મુખ્ય અને એમાં આપણા કવિરાજના અદ્ભુત કીર્તન ભક્તિ થાય છે પદોની એ વચમાં વચમાં આપણને એટલું બધું સુંદર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 એ જ આપણું જ્ઞાનની વિશાળતાનો લાભ છે દર્શનની વિશાળતાનો લાભ છે જેટલી વ્યવહાર વૃત્તિઓ શરીરમાં વણાઈ ચિત્ત અને ચિત્તની વૃત્તિઓને વૃત્તિઓ કહે છે વૃત્તિ શબ્દ ચિત્તને લાગવું પડે છે ચિત્ત એટલે આપણું દેહની સમાનતા હવે આપણે આત્મા થયા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 અમર્યાદ સ્વરૂપે આપલામાં જે દાદા ભગવાનની સ્થિતિ હતી સદે કે પોતે મર્યાદા અમર્યાદ પુરુષોત્તમ પુરુષ શું કહ્યું મર્યાદા સ્વરૂપે એટલે લઘુ ભાવે શું કહ્યું અને અમર્યાદ ભાવે એટલે શુદ્ધાત્માના જ્ઞાન દર્શન પ્રકાશથી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 તું સમજાય છે બોલો છે ચોપડી જોઈશે આપો તમે કાઢી આપો જોજો પેલા ચાલે છે જોઈજે કનુભાઈ मरी जात ने करू भ करू भो करते जु सत्संग नु महात्म समझाए जुव सत्संग नु महातम समझाय जुओ सत्संग नहात्म समझाय जुओ सत्संग महातम समझाय जीव जीवता थी ने जीव परिणाय धर्म थी ने जीवता परिणाम जाये કોઈની એટલે શું કોઈની એટલે આપણાથી બીજા ના ના આપણે આપણી જોડે અથડામણ માં ના આવી તમે ખરા છો આટલું બધું આવી સરસ સમસ્યા આપો છો આપડે કોઈ આપણે પોતાની અથડામણ શું બોલે છે એવું કે કોઈ ની અથડામણ માં આવશો નહી એટલે કવિરા બધા પદ આવું છે આપડે ફાઇલે કપરો લખી દેવાનું બધું એટલે પછી બહાર છે ને પછી શું લાગશે મોહન તે હું તું બોલતી નથી પણ સમજી મોહન આપણને તમારા આવે ચાલો અથડામણ માં આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ વાક્ય આરાધ ને મિલે કહીએ હો જ્યારે સત્ય નો એ આગ્રહ છૂટી જાય જ્યારે સત્સંગનો એ આગ્રહ छू जाए त्यारे वीत राग संपूर्ण ओण खाए ते वीत राग संपूर्ण ओण खाए आहारी आहार करे निराहारी जाने मात्र आहारी आहार करे निराहारी जाने मात्र आज वाक्य सर्वे हो हो हो मात्र खाणु पीणु दादाजी ने मात्र खाणु पीणु दादाजी ने अर विधि खाता पूर्वे सहजा सहज जाय जाये विधि खाता पूर्व सहजा सहज ખાલી કુએ પડગા આખું જગત વ્યવસ્થિત ખાલી કુદે પળઘા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા હો आत्म स्थिरताक्ष छे आत्म स्थिरता अहि मोक्ष छे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 फ एक, एक समय शुद्ध चित्त एक समय आप अंतकार पूर्ण केवल ज्ञान थाय छे अंत केवल ज्ञान छे મને ના સમજાય લક્ષ્મી કુ આગળ એમનું ઘર અંદર પેલી ગલી માં બે ગલીઓ છે અને એમનું રસોડું તે જાળી પડે સમજાયું ને તે બેન જાય ને બાજુના પેલા જય શ્રી કૃષ્ણ બોલે તો ત્યાં જાડીએથી કૃષ્ણ એટલે ચોટી નહી પડવાનું એવી રીતે વ્યવહારમાં રહેવાનું અવસ્થાઓમાં જય શ્રી કૃષ્ણ કર્યું એટલે દાદા આપણને બહુ સુંદર સમજાયું છે વ્યવહાર ઉપલક છે શું કહ્યું વ્યવહાર ઉપલબ્ધ પણ બનાવટી નથી બનાવટી એ આપણે સમજી લેવાનું હા બરાબર દાદા તો જેટલું હોય એટલું કે સૂત્ર સ્વરૂપે કે એવું નહીં સાહેબ બનાવટી નહીં કોઈને બનાવટી ના લાગવો જોઈએ શું કહો છો સાહેબ એને લાગે કે સાચું છે મારા માટે કેટલું રાખે છે એવું લાગવું જોઈએ કે નહીં સાહેબ ના લાગે એમાંથી બધું નીકળવું પડે આપણે આપણને એવું લાગે એવું ધીમે ધીમે થઈ જવું પડે પેલી કઈ આવી છે આપડે સુવું ઉઠવું જાગવું ખાવું પીવું બધું જ આત્મા ખાતે એક ખાતું રાખવું આપણું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 કોઈ કરવો જ ના આપણે ના થયા પણ તો એ પાછું એમાં આપણાથી એવું નથી હતું કે નિહાર થાય છે હં કરવા જોવી પડે છે ડૉક્ટરો પાછે એને હરખો કરે તો દાદા કહે છે કે પછી કોણ હરખા કરે એમને અટકે તો આ બધું છે હે વિહાર શબ્દ ઘણો મોટો છે વિહાર શબ્દ ઘણો મોટો છે ગગન વિહારી હોય છે સમજાય એવું કહેવાય છે હિન્દુ શાસ્ત્રમાં છે વેદાંતમાં છે જૈનોમાં આકાશગામીની વિદ્યા કહેવાય છે આકાશગામી શરીર છે શરીરનું વજન છે છતાંય વિદ્યા જેવી હોય છે તે વખતે એના પરમાણુઓમાં એટલું સંક્રમણ થતું થતું છે એ પરમાણુ એટલા હલકા થઈ જાય છે આકાશ કેવું હોય એ વિદ્યા એ સાધના છે એક જાતની એટલે બિહારી આવ્યું ત્યાં પરંતુ આપણે શબ્દ શરીરથી ફરતા મન તો શરીર નો અહંકાર બઉ ડાયો છે કે એને શરીર રાખે છે બધું પણ એને હવે સમજી ગયો કે હવે હું મૂળ સ્વરૂપે નથી રહ્યો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 જોવામાં કચાશ પડે જાણવામાં કચાશ પડે અને જે આપણે દેહમાં આત્મબુદ્ધિથી ભરાઈ પડેલા હતા અને શરીરમાં એ જળીને આવી ગયું આપણું મોહ મોહ જેને ચારિત્ર મોહ કહ્યું કયો ચારિત્રમો એટલે આપણે એને ચારિત્ર મોહ તરીકે જવાનું કહેવો ચારિત્ર મોહ ચારિતર ચારિતર હ તે લોકો બધા બીજાને ચારિત્ર જોવામાં બહુ શાણા છે ચારિત્રો લખણ તો જોવાના એ બહુ સાણા છે બધા આપણું ચારિત્ર કોઈને જોવાની ફુરસત મળી નથી ચારિત્ર એટલે મોહની કહ્યું એને હા અત્યારે જમાનો છે હા પણ એ તો બધું બહુ આપણે ભરાઈ પડ્યા હતા જેટલા ભરાઈ પડ્યા એવું આવે ને શું થાય હા ના પણ આ બધી આપણી આ બહેનો છે ને બધી સમજી ગયેલી છે અત્યારે જ્ઞાન આવરણ દર્શન રૂપે આવી રહ્યું છે આપણે આપણી જાતને કઈ રીતે અવરાયા હોય વિદ્યા સ્વરૂપે માની શરીરની જાત છે પછી એને એટલે અત્યારે એને પછી ભરે પડેલું જામી ગયેલું ખાલી થાય ને કઈ જશે પણ એમાં એને અગ્નિ ની જરૂર છે થોડીક અગ્નિ ની એટલે આજ્ઞા એ ધર્મ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 પરંતુ ત્યાં એની સાથે આપણે રહીએ તો હું તો શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું એટલે તિતિક્ષા તો આપણે અંદર સમ્યકતા બુદ્ધિનું સમ્યક જેટલું જતું જતું જાય એટલું એટલું મનમાં તટરસ થતાં આવે તેમ તેમ આપણે જ આપણને નિરીક્ષણ કરતાં જતાં જઈએ આમ તો આજ્ઞા ધર્મમાં છે છતાંય આપણને દાદાએ સમજાવ્યું છે કે આપણને ઓબ્ઝર્વેશન કેળવવા જેવું છે ઓબ્ઝર્વેશન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 અંદરથી સ્થિરતા કેળવતા કેળવતા આપણે પીલું નહીં રહેવા દે સમ્યક નહીં રહેવા દે તમને પણ આપણે સ્થિરતા કેવતી જવું પડશે કરવું તો પડશે જ ને એક રોટલી હરખી બનાવવા માટે લોટને કેટલી કેટલી રીતે કેળવવો પડે છે આપણે લોકોને ખબર ના હોય તો તમે બનાવી રોટલી ચોપડા કોઈ દળ બનાવી જાઈ છે ખરી બનાવતા અરે થોડું પાણી પાણી નાખે એમ લોચો મીઠું મરચું નાખીને તીખી થાય કલ હું નાના શીખી હતી સ્કૂલ વખતે એક બધા પ્રસંગ આવી પડ્યો ને લઈએ તો સંયમધામ છે જ એના માટે સ્વયં થવા માટે સ્વયં એટલે તપ એને તપ કે છે એટલે આપણે ભાગ કલ્યાણક કોને કહેવાય એ છેલ્લી છેલ્લા શરીરમાં હોય ત્યાં સુધી કલ્યાણકતા ના આવે શું કહ્યું એ તીર્થંકર ભગવંતનું તેમનું હોય કે કેવળી ભગવંતનું હોય બધાને એ પણ આવી રીતે આવે કલ્યાણકતા પણ કલ્યાણક શબ્દ કલ્યાણક શબ્દ એ તીર્થંકરત્વ પ્રકૃતિને લાગુ પડે છે તીર્થંકરત્વ એ પ્રાકૃતિક ગુણ છે પરંતુ મનુષ્યોમાં સારા વિશ્વના મનુષ્યોમાં એ એક અનન્ય ભાવ હોય છે શિખર હોય એમ એવું હોય છે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 ખપી જવું સામાન્યપણે કેવી રીતે વપરાય છે આપણા ધર્મની ભાષામાં લૌકિક ધર્મની ભાષામાં કે બલિદાન આપવું એમ ખપી જવું એમ કે અને આપણા આપણામાં કેવું છે કે આપણે જ બલિસ્વરૂપ થઈ ગયેલા હવે બલિસ્વરૂપ ના થઈએ હવે આપણે કોઈના બલિ ના થઈએ આપણે શું કહ્યું અત્યાર સુધી બલિ થતા જ આવેલા છીએ એટલે આપણને બહારથી કશું આવે ને કા મને આવ્યું અને આમ કર્યું તેમ કર્યું ફર આવું થયા જ કરે એ ઓછું થતું જતું જાય ત્યાં તપ કબુ કામ કરે તપ બોલે એવું સમજો છું કે નહીં સમજે જરાક ઘડિયા ઘડે પૂછવા ના તપ તારું પોતાનું શું પૂછું શરીર જાતે લઈને ફરે પોતાનું જીવે જીવે પૂછવાનું પણ પૂછવું જેવું લાગે તો પૂછવું આવું જ પડે કરશું શું કરીએ શું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 રેખા એટલી જ એવી હતી કે એને કોઈ દળ ભૂલ નથી જોઈતી કોઈની પાછું કે ના આવે રંજનબેન પૂછી જુઓ એને ઈલાબેન તમે પક્ષ લો ને તમારો એમ છે તમે નીતિનના શિસ્ટર છો મારા કાલ તો બધા ભેગા થઈ જશે તો દર્શન શક્તિ જ્ઞાન શક્તિ અંદર થી જેમ જેમ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 सत्संग पद पूरी दो सत्संग महात्म समझाए छे। जो सत्संग धर्म धर्म थी ने जीवता परिणमाये धर्म धर्म थी ने जीवता परिणमाये जाये थी जय कृष्ण संयोगी विग ने સત્સંગ ના મળે ત્યારે કહીએ સુતમને સત્સંગ ના મળે ત્યારે કહીએ સુતમ ને હો હો ઠારો શ્વાસો શ્વાસ અમને હવે દાદા લાય છે ઠારો શ્વાસો શ્વાસ અમને હવે દાદા લાય છે आ तो बफायेला हैया हाय छे आ तो बफायेला हैया नी छे जुओ सतसंग नु महात्म समझाये जुओ सत બહુ સુંદર હવે કોઈને કંઈ પૂછવા જેવું લાગતું હોય તો જરૂર પૂછો એ રીતે આપણે સત્સંગ લઈએ છે અડધો કલાક આપણી પાસે બોલો આપણે પ્રાણીમાં આગળના જન્મો માં બધા પશુઓને જે બધા હોય છે એમને વિચારો નથી આવતા બધું એમનો હિસાબ ખતમ થતો જાય છે હવે જયારે મનુષ્ય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 એની બહાર નીકળી ગયું એટલું બધું બહાર નીકળી ગયું કેવું માણસ બોલાવી દે આપણને તો એવું છે સાહેબ એટલું બધું થઈ ગયું છે આજે તો જરાય મહેનત ના કરવી પડે કશું હલવું ના પડે કોઈને હલવું ના પડે સાહેબ અને કશાની અંદરની જરૂર નહીં શરીરની બધું પહેલું જ કર્યા કરે બધું જે હોય તે આટલું એવું થઈ ગયું ડૉક્ટર સાહેબ શું વાત કરો છો તો એક વખત ડૉક્ટર ને જરૂર નહીં પડે એવું આવશે વખત આપણે રસોઈ બનાવી પડે નહીં બનાવવી પડે વખત આવશે નિમેશ આનંદજી પૂછી જુઓ ને અને એવો વખત આ થારું ને બધા કેટલી મહેનતમાંથી બચી જાય હે આજે મનુષ્યોને આવા બનાવી દીધા હવે એટલે માણસ ખોવાઈ ગયો પછી ધીમે ધીમે ખોવાતો ગયો શું થયું અને માણસ તરીકે શોધવું હોય ખોરવા જવું હોય તો જડે નહીં કોઈ પાછું આપણને માનવ હા સ્ત્રી છે દેહથી કે પુરુષ છે દેહથી કે કોઈ લિંગ હોય છતાં એ આપણે નથી એ સમજ આમ તો બધા આપવા માટે આક્રમ વિજ્ઞાન બહુ સુંદર છે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 એ બાળાઓ છે છોકરીઓનું આખી સ્કૂલ કેટલી છે સત્તરસો છે અને એમાંથી આઠસો નવસો એવી તો હોસ્ટેલમાં રહેનારી છે અને એમાંથી ગણીને આ શીખવામાં એવું કહી ગયા કે આ શું આવું જીવન છે તો જીવન આખું આત્મહત્યા કરે એ ઉપર આવી ગયેલું બધું એવું થયેલું અત્યારે એવું થાય છે કે સાહેબ ગયાન થોડીક એમને બોલવાનું કહ્યું તો એમને બહુ સારું એમને થઈ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 હવે આ તો મહાવીર ભગવાન બહુ બધાને સમજાવે ગૌતમ સ્વામીને સમજાવે અને ગયેલી પળ પાછી નહીં આવે એક સમય અને જીવન શું છે ડાભના પાણી ઝાકર પડ્યા હોય ઝાકર આમ સર ટીપું થાય ને અને ટીપું થયું ને પડ્યું ના પડ્યું પડ્યું પડ્યું થાય એટલા વખતનું જીવન આખું નીકળી જાય છે આવા દ્રષ્ટાંતથી સમજાવતા મહિર ભગવાન શાસ્ત્રોમાં બધા દ્રષ્ટાંત તો ઘણા છે બધા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 પાકો કરતું જાય એવું વ્યવહારનું જીવન એવું આપણા અજ્ઞાધર્મીય જીવન આ બે દ્રષ્ટિથી આંખોની આંખો પ્રકાશમય છે એટલે દેખાડે છે એનામાં પ્રકાશવાળા પરમાણુ ના હોય ને ઓછા થતાં જાય ડીમ થતા બધા એટલે ડૉક્ટર કે સાહેબ દેખાડવા મને નથી દેખાતું એટલે શૈલેષ આનંદજી પાછળ કે હા રૂજાવ જ્ઞાન છે એનું એટલું કરીએ અમે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 હમણાં કેટલી વખત પેલા અચ્છા આ પ્રપોઝલ આવ્યું એનું અરૂપક આવ્યું એનું પરિણામ આવ્યું આપણે જોઈએ છીએ તો તમારા બધાનો શું ભાવ છે આવો સત્સંગ કંઈ ઘડીએ ઘડીએ તો ગોઠવાય નહીં અને બધા પોતપોતાની રીતે વ્યવહારથી હોય જ ને બોલો કોણ બોલો બોલો આપો બોલવાનું આપો દાદાજી આ બધા બરોડાના બહેનોએ મને પ્રપોઝલ કરેલું જે કોઈ એક જણ અરૂણાબેન બોલો તમે અરુણાબેન પુત્ર પાસે એટલું કામ પડ્યું છે બધા હવે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 કેટલી રીતે પણ કહ્યું છે આ તમારી પ્રકૃતિ અસહ છે ને સહજ કરે છે ગરબાનું મહત્મા ટીચર હા બોલો ક્યારે કર્યો હતો અરૂણા બેન સમજ આવે વડોદરા મળે એવું છે પણ એમને ફુરસદ મળવી જોઈએ ગોઠવ તારે કેન્દ્ર નો વર્ષમાં એકાદ વખત ગોઠવા હાડે એવું રચવાના દિવસોમાં નક્કી કરવું પડે બધાને બોલાવવા પડે અને બધાના કેન્દ્રોને ભેગા થયા હતા આવું તો બે વખત આપણે કહ્યું એટલું કરી શકાય હં પણ એમાં તમારે શું કરવું પડે એવો સત્સંગનો દિવસ જો આપણે દરેકે જન્માષ્ટમી અને શિવ મહાશિવરાત્રીને કહ્યું ને તે વખત એડવાન્સમાં આપણને શું સમજવા માટે શું ખૂટે છે એનું છે એનું એક તૈયાર કરી રાખવા જોઈએ તમારે અને એક એક લેવા જોઈએ એમાં સત્સંગ ખરો ખીલશે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 દરેક પોતપોતાની સમજ પડે એવું એની નોટ રાખી દે પણ ડાયરી છે જ્યારે હોય ત્યારે સત્સંગ થયો હોય એટલે થયું ત્યારે ટીક ટીક કરીને એને કરી દેવું બાકી રેલું કામ લાગે શું આ તો છોકરાઓ જે બહુ અભ્યાસ હોય ને છોકરાઓને આવી ટેવ અમને પહેલેથી મેટ્રિકને સિક્સને એ બધામાં બહુ ટેવ હતી અમે તો ચબરખ્યો જ્યાં ત્યાં ચોંટાડી દઈએ ફટફટફટ આ નજર પડે બધું ત્યારે ત્યાં થઈ જાય બધું જ કર્યું તું રસિકભાઈ છેલ્લી રૂમ માં લીધે મારે જ હોય પેલા અમારા મનુ મામા આવે જો આટલું શું ચોટાડું કાગળ જોવાય તો તરત જ ખ્યાલ આવી જાય એનો મૂળ મુદ્દો લઈ લેવાનો બસ બતી ગયો કોઈ પણ જે સમજવું એનો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 પોણા નવ પછી થો થી આપણે આયા છે તો બધો સમય નો સદઉપયોગ થાય એવી રીતે આપણે બીજું કઈ છે આવતીકાલે સવારે છ વાગે નિત્યક્રમ પ્રાપ્ત હોય રાખી છે અહીંયા જ અહીંયા જ છ થી સા વાગ્યા આમ તો મિત્રો આવી જાય છે અને બધું જ આપણને એક કલાક પૂરતો બધો પ્રસાર છ થી સાડા સાત થી સાડા ચા નાસ્તો અને સાડા આઠથી સાડા દર્શન પૂજન અને સાડા નવથી બાર વાગ્યા સુધી મહાશિવરાત્રીનો પર્વ અહીંયા બધા સમૂહમાં ઉજવું છું સાડા આઠથી દર્શન અને નાની પૂજા શિવ ભગવાનના મંદિરમાં થશે પૂજન નિમંત્રક બધા લાભ લેશે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 દાદાજી સમય મારો હીર્તન ભક્તિ કરી મારો સમય આગળ વધી જશે કીર્તન ભક્તિ લઈ લઈએ દાદાજી હ એવું કરો ચાલો કીર્તન ભક્તિ સાડા સુધી પ્રસાદી ને આઠ વાગે આરતી છે દાદાજી કીર્તન ભક્તિ બોલાવ દાદા ભગવાન જયકાર હો કાર દ ભગવાનના અસિ જય જયકાર હો દા ભગવાનના અસિ જય જયકાર દા ભગવાનના અસિમ જય જયકાર હો Dada bhagawan na asim jai jai kar ho Dada bhagawan na asim jai jai kar ho અસિ જય જયકાર હો દાદા ભગવાનના અસિમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર Jai Jai Karo હસીમ જય જય કાર હો દાદા ભગવાનના હસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર હો હો દા ભગવાનના હસીમ જય જય કાર O da da bhagwan na aseem jai jai karo Jai Jai Kaur Ho Dada Bhagawan Na Kaseem Jai Jai Kaur Ho Dada Bhagawan Na Kaseem Jai Jai જયકારો બધા ભગવાન ના સિંહ જય જયકારો રાધા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન ના સિંહ જય જય કારો રાધા ભગવાન ના સિંહ જય કારો બધા ભગવાન ના સિંહ જય જયકારો રાધા ભગવાન ના સિંહ જયકારો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 सिम जय जय कारो दादा भगवान ना सिम जय जय कारो दादा भगवान ना सिम जय जय कारो दादा भगवान ना सिंह जय जय कारो दादा भगवान ना सिम जय जय कारो दादा भगवान ना सिम जय जय कारो दादा भगवान ना असीम जय जय का જગત ભરના સંત પુરુષો નું જગત બળ સંત પુરુષો નું જગતભરુષોનું યોગ બળ જગતભર સત પુરુષો નું યોગ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું આખા વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો આખા વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વ જીવો સુખ ને શાંતિ ને પામો સમસ્ત વિશ્વ ના જીવો સુખ અને શાંતિ ને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષ ને પામો સમસ્ત વિશ્વ ના જીવો મોક્ષ ને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો जगत कल्याण बहनों प्रसादी लगे अमूहर थी आठ ठी पोण नौ दस मिनट मे प्रतिक्रमण समझ आपसु नौ ठी पोण दस प्रतिक्रमण रह દરેક બેનો ધ્યાનમાં રાખજો સમય સાચવજો શિબિર પૂર્ણાહુતિ થાય છે પૂર્ણ થાય છે જય સચ્ચિદાનંદ